વાલ જો સડેલો હોય તો પાંદડા બધા સડેલો નીકળે એમ પોણા વાળા એ જાણ તો થાય ને એવું થાય છે સમજણી આવી એમને ઝીણી સમજ હતી જ નહીલર માં મને હશે એમને નઈ એમને કામ કામ ને કામ ગણતરી એવું કરું કે કામે આટલું મળવું જોઈએ પણ એમને એવી ઝીણી સમજે નહી ને ગણતરી એ નહીં આપણા આશીર્વાદ થી દાદાજી કહ્યું દેખાય છે સમજી ગયા જ્ઞાની પુરુષ ને મળ્યા હતા શું ના થાય દેખાતું બંધ બસો છે ને ત્યાં મૂકી દે તે બસો જાય છે બે માલ વાળી હોઉં જાય એટલે શું તે વખત જ્ઞાન જ્ઞાન એટલી વખત ના દેખાય નહી દુટ ઉપર ફીટ ઉપર જે બસ આવવાથી નથી દેખાતું તમે વસ્તુ તમે કહ્યું ને કે ભાઈ દેખાય છે પણ પછી પેલી ટ્રાફિક બસ નો ટ્રાફિક આવે એટલે દેખાતું બંધ રહી જાય જે પેલું હમું છે તે હતું જે વસ્તુ દેખાતી આમ શંકર કરેલો થાંભલો હતો તે હરીસા દેખાતો કેમ બંધ થઈ ગયો કઈ વચ્ચે પેલી બસો હાલ મળી તેથી દેખાતું નથી આવે બસો જાય છે એટલે આત્મા દેખાતો નથી બસો જાય છે એટલે આત્મા મય કશું ઝળકતું નથી દેખાતું નથી હરીસાહેનત કરવી પડે એમ ગયો દેખાય ને હા દાદાજી અખંડ મારી ને મળી જાય કે નહી મળ્યા ના દાદા દગાતા આખું ગાડી વાસ છે સમથિંગ ઓફાવી <laughs> <laughs> બંધ હોય ફાઇલ નંબર વન હૈ દેવતા નંબર વન હૈફ ટુ ટુ ફાઈલ કૉલ નંબર what kind of uh, relation has hap happened there you know you know but atran chatni jagruti hai jarak samjhavana pehle jagruti hoy ke na jagruti tanmayaakar thai gaya pachi che to pachu mool sthan ma aai javani jagruti biji che to tanmayaakar thata pehla અને ત્રીજી જાગૃતિ થાય જ નહીં એની વાત કરો એમ કે જરા સમજાવો અમને જાગૃતિ એજ મુખ્ય વસ્તુ છે બીજી કશી ને તો કે આપડું હોય ને ત્યાં સુધી આ જાગૃત ને જાગૃતિ કાયમ માટે ભાગ હોતા નથી ફક્ત શું એ તો ભાઈ છે તે પાણી નો નળ પડતો હોય દોડી જ્યાં પાણી પડતું હોય ધીમે ધીમે એમ નાબુદ થાય બચાવી ખસી જાય ખસી જાય અમારી નથી છતાં થયું છે તબીત અેશવનટી સિક્સ ફાઈવ ઇયર્સ એટી પૂરા હોય ફાઈવ ફાઈવ ઇયર્સમાં સ્વામી કયા સર સ્વામી ઓ મૂર્તિ નહી પ્રતિનિધિ નો મૂર્તિ બોલાતા હોતી ભગવાન પાર્વતી માતા ગણેશ ઉધરણ મન કા પડેગા દર્શન હો ગયા મુક્તિ કોઈ શંકર ભગવાન ની મુકાવે કોઈ શ્રીમંદર સ્વામી ની કદાચ કરે તો પછી બધા જ એ રીતે મૂર્તિ માં આપે તો પાયા કોના પૈસા જાય બધા નીચા થાય કે મારા પૈસા મૂર્તિ માં જાય તો પછી દાખલા તારીખો આમ કેમ ના થયું કરવા શિષ્ય તુરુ એ થાય ને તે આટલું કાલે કરી લેવાનું પેલા આખી રાત નાખો થાય ગયો પાછરો થઈ જાય હું મને લોકો પાછળ પાછળ કઈ નાખું કહી નાખીને મને લોકો પોચ્યો નાગણા કણો હોય તો આપડે તો હલાય પોચ અમેરિકા લોકો આવડો કરો હોય ને જોયો નથી બાપ ને આમ કરતો જોયો છે પણ બાપ તો દેખાતો જ ના હોય માં બચ્ચા ના થયા પછી કઈ જતી રહી બચ્ચા રજા કરે બીજા એમ કરી મોટા થયા છે એ ધર્મ મેં કહ્યું ધર્મા પેસા ને આપડે તો આદિપાસ પાછળ થઈ જાય નહિ તો મારી વહુ પાસડો કરશે બીજા એટલે ભગવાને કહ્યું હતું કે ત્યાગી થયો સાધુ થયું કે સાધુ છું સાધુ પણ કહેવાય ત્યાં સંસારી સાધુ કહેવાય ત્યાં પણ સાધુ નો લક્ષણ પોસડો થયેલો સાધુ કહેવાય પાસડો થયેલો હા ત્યાગી થયું પોચડો છું નહિ વાય મથાડી વાગા ની વાથાડી વાગા ની વાસાડી વાઘા ની કોઈ કોઈ બાજુ થી વાગા નહી આપણને બરાબર કોઈ બાજુ થી આપણને ના વાગે થવા અઘરું કશું નથી આ બધું મોક્ષ માંગે હેલા માં હેલો ખીચડી કહેલો જો દાદા મરે તો નહી તો કરોડો પાય નથી તો કરોડ ઉપાય નથી એલા અહીંયા થી મારે અહીંયા થી મારે અહીંયા થી મારે અહીંયા થી મારે તો આપણે વાગવું ના જોઈએ નહીં વાગે તોય પાછરું પાછરાની કશું વળે નહીં પાછરાની કશું વળે નહીં બધું વાકાનેળે હા વાકાનેળે પાછરાની કશું વળે નહીં મત પાછરા થઈ ગયો આનંત તો તયલ પાછળે કરી કરી હું કે સરળતા બાર ની ઉપર જ બીજું મોજું થઈ ગયું બીજું બંધ કર્યું કરજો ભૂલાભાઈ કે છે કે अपने बरी ने तो एना शक्ति मे के, बदे के बदे बदे। दादा कहदा ना हो એ લેખે ના જાય લિખે બીજું બધું કરો એ બધું ખોટ જાય પણ એ જાગૃતિ રહી કોઈ ના જાય અશ્વિ કરે છે ને અને આખરે જ્ઞાન માં ફરી બે ફરી કરે પૂરું કઈ નાખો હવે આ વખતે तो समझ तो हमने अमने समझाई क्रमिक मार्ग मेहलु मा पी दर्शन चारित्र पी तप्रम विज्ञान पहलू दर्शन पसी पसी ने तप। आ, पेलू ज्ञान के पुस्तको नाचेलु अगर गुरु पास व्याख्यान व्याख्यान एम चार मे बेची गये मैं श्रद्धा बेसती जाए એ જ્ઞાન શ્રદ્ધા દે જાય તો એ જ્ઞાન શ્રદ્ધા દે છે દર્શન કહેવાય હું આત્મા છું એવી શ્રદ્ધા દે છે હું આત્મા છું એવી શ્રદ્ધા બેસી જાય તે દર્શન કહેવાય પણ એ તો કેટલાય સુધી એવું બેસી બેસતી બેસતી પૂરી થાય ત્યારે દાડો વે ક્રમિક માર્ગ માં તો અને અક્રમ માર્ગ માં પહેલું દર્શન પહેલી તને શ્રદ્ધા પ્રસિદ્ધ બહિ જાય શુદ્ધાત્માપ છુ दर्शन है ज्ञान ज्ञान एनुभव थे अनुभव थोड़ा खातरी थी जाए खातरी तो आपने थे अनुभव गए शक्ति प्रगट थे गार भरी तो आप पहला जो असर नया दिहाजात नहीं आत्मा थे शक्ति प्रगट थी ज्ञान कह સંપૂર્ણ પ્રગટ થાય જેમ પ્રગટ થાય એટલું ચારિત્ર ઉત્પન્ન થાય ચારિત્ર અને એમાં વચ્ચે તપરે ગાળો ભારે છે પેહલો ત આવે છે પણ ઉગ્રતા ને આપણે જોયા કરી તપે તો તપે લાલ લાલ થઈ જાય આપણે સીતા રાખી ને એ તપ એટલે તપ કહેવાય અધિઠ તપ કેવાય જગત જોયે નહી જગત દેખતી જુગત દેખાય છે એ તપથીપુ ને અને દેખે નઈ એ તપથીપ લોકોને ખબર ના પડે સાચી વાત છે ગજું કાપી ગયું મનમાં ઉછાળા મારે તપે ત્યારે પણ આપણે જોયા કરીએ તપ કેવાય એ અધીટ તપ હોય ચારિત્ર એટલે દેખાય એમના ચારિત્ર દોષિત છે આ દોષિત દેખાય તે જ ભાંતિ જય સત્યા ક્યારે લોકો ને ઓળખ જયંતિભાઈ જયંતિભાઈ ખબર નથી એ તો પેલું જાણવું જોઈએ પછી આફ્રિકા જવું જોઈએ આફ્રિકામાં જન્મ થવા પણ પછી જાણવું છે ન તમારી જાત ને કેવા મને ખબર કે તમને ખબર નથી જયંતિભી નામ થી ઓળખ આપે જોવાની ગાંધી ઓળખે જયંતિભી ઓળખે છે પણ મારું નામ જયંતિભી નહી હું નહિ તો તમે કોણ ઓળખાગશે ને મારું ઉપર વાળા ખબર કાગળ આવી ગયા મને બેઠી છું પારતી દેખાય ખાલી કહે નાખ્યું છે તમે કોને સોંપ્યું હા બધું ખાલી કે નાખ્યું ખાલી સાસુ થઈ ગયા ભગવાન સાસુ આપી ગયા ખાલી કે ઘણા ક્રિએચર છે તેની અંદર ભગવાન રેલા છે અને દેખાય છે તે જેટલા દેખાય તો ભગવાન ક્રિએચર માં નોટ ક્રિએશન માં ક્રિએશન આ બધું ક્રિએશન કહેવાય બધું મકાન ની ક્રિએશન કહેવાય ક્રિએશન માં જે લાગણીઓ હોય એમાં ભગવાન આનંદ હોય લાગણીઓ હોય એ જીવો છે ને કે નહી કઠોળ જીવ ખરા છે ને પાણી થી બાંધીએ ની તો એને લાગણીઓ હોય ગામ આવે કારણ કે એમાં જીવ છે ટુકડા હોય છે તેવા ભગવાનપત ત્યાં ઉપર રહેતા પણ ખાલી કઈ નાખી હવે તને દેખાડું ભગવાન ત્યારે મેં રે છે પછી હું દેખાડી તને દર્શન કરે આફ્રિકામાં તંજાણ એવું થયું નહીં આ દુનિયા કોને બનાવી શા માટે બનાવી કોણ ચલાવે છે ના જાણું પડે શિશુ ભગવાન તમારે તારું છે કે ચલાવે તો એટલું છે મને જે શાંતિ મને જોતી હતી જે મને શાંત થઈ ગયું છે હા પણ ભગવાન તારું શું ચલાવી રહ્યા છે ખાવા પાણી કાઢી નાખે છે ભગવાન આપણને શક્તિ આપે છે બીજું ભગવાન આપણને શક્તિ આપે છે ભગવાન શક્તિ આપે છે આપણને હા સર ભગવાન લાઈટ આપે છે પછી ભગવાન ને કહે ભગવાન કઈ નાખો ના થાય તમારી હોલ અને સોલ જવાબદારી છે God has not created this world at all. God is created correct by Christians' viewpoint, by Indians' viewpoint, by Muslims' viewpoint, not by fact. If you are created, so you can't go to the house, you can't go to the house, you can't go to the house, you can't go to the house. That's right. <laughs> Bravo. કોઈ ઉપરી છે નહીં સ્વરૂપ છે સ્વરૂપ બીજું કોઈ ઉપરી છે નહી કોણ તાર બ્લન્ડર્સ અને મિસ્ટેક બ્લન્ડર્સ છે નહી તમારા માં બધા બધામાં બધા સે જયંતિર કેવાય તમે જે છો એ જાણતા નથી જયંતિ જયંતિભાઈ નામ છે ફલસા પણ તમે જયંતિ પી છે એવું ના કહેવાય એ બ્લન્ડર કે આ બ્લન્ડર પડશે અમદાવાદ હિન્દુસ્તાન માં મજૂરો આખો દિવસ કરે મહેનત કરવાથી મળતા હોય તો મજૂરો કરવાથી પૈસા મળે છે મજૂરી કરવાથી પૈસા મળે છે મજૂરી સૌ કઈ કરે છે ને એવું છે ને મજૂરી કરવાથી મળતી હોય તો આપડે ત્યાં મજૂરો ને પેલા મોટા છે અને પાપ હોય તે ગમે એટલી મહેનત કરી પૈસો મળે ને એટલે પુણ્ય પાપ નું સર્વે થયા ચાલ્યા કરે પુણ્ય એટલે ક્રેડિટ બેંક ક્રેડિટ હોય તો ડાયરેક્ટ ચેક લખો તો લખાવી નાખાય અને પાપ એટલે બંધાય અને પોતાના માટે ધન વાપર્યું એ તો ગટર માં જવાબ ગટર માં જવાનું દુઃખ નહીં વેઠવાનું નકામો વિશ્કે બધા ધર્મ ની ખાતે નાખ નાખ કરવા ગયા અવતાર આપેલું તેનું ખરાબરે છે ને જે દહીએ ને તે દેવા ના જઈએ તો બુકો ચાર મહિના પછી હિન્દુ આવે એની મુદત હોય છે એટલે આજે કર્યું તેનું ફળ છે પેલા કરેલું ત્યાં તમે એને ડુંડા માણો છો લેવો છો અને એકલા પોતાની જાત પડે વાપર ના કરવા બધા ખોટા દુરુપયોગ ના કરવા સદયોગ પોતાની જાત ને પડે એ જીવન જીવવું જોઈએ શું જરૂરિયાત નું વાપરીએ છે બાકીનું સાઈડ માં સેવિંગ સેવિંગ્સ માં મૂકીએ છીએ જમા રાખે છે પછી સારા રસ્તે વાપરવું જોઈએ કે ભાઈ ને આ કીડીઓ હોય છે ને કીડીઓ ત્યાં વાગે રાત્રે આપડે ચાલીતા જય સચિદા છે શું કરે એ ધર્મ મૂકી આપવાનું તો મૂકીને પાલી પાછી ફરે આ પવન નો સવાલ કેવો છે કે બધા બાયણા વાત એક બાયણું ઘર રાખો અને બહાર ખુબ પવન હોય પુષ્કળ વાવાઝોડું હોય પણ એક જ બહારણું હોય રૂમ ભરી જાય ના પેતી ધન નહી છે વાતું તો પછી બંધ થઈ જાય એટલે લક્ષ્મી વહેતી રહેવી જોઈએ લક્ષ્મી ને વહેતી રહેવી જોઈએ આ પવન જે વહેતો રહે ને દરેક વસ્તુ વહેતી રહેવી જોઈએ આપડા હિન્દુ લોકોને આપડે બાય ના વાસી બેઠા પાછળ ખુલ્લું કરી ઠંડક વધારો લાગે વધારે લાગે લાગે કે દાદાજી કોણ છે પણ જાતે કેવું પડે છે કેવું પડે જમા આવ્યો છે ને જા બોલવું પડે જે માગો એમાં લેવું છે આ દુનિયામાં કોઈ પણ ચીજ માંગો એમાં લેવી છે તમને આગળ થોડી જાય માગતો શું નાનું કેવી રીત પણ આપણી સાથે શું માગવી આપડે જાણવું જોઈએ લફણા ક્યા કે છે ભગવાન ની કૃપાથી બધું થાય નહીં મળે આ તો આ બેન નું છે હું હું હોત તો મુશ્કેલી થાય ને હું જ દાદા ભાઈ નમસ્કાર કરે એમને ત્રણસો આઠ દીકરી મારે ચારસો ત્રણસો છપ્પન છે મારે ચાર ઓછી છે એટલે હું નમસ્કાર મારે પૂરી થઈ જાય મારો દેહ મારો દેહ મારા મારી વાંચ્યો માલિક નહિ થઈ ગયા તે માલકી પણ રે ગયો નું દસ ચાર કેટલા રેસે હા તે વસ્તુ દબાઈ પડેલી આપડી પાસે રે તાર ઝઘડો થાય ને શાક જરૂર ના સમજી ગયા શાકભાગે આપડું ખેતર પોતે નથી છોડી દેવું પડે ના છોડી દેવું પડે માઈ જોકે લઈ લે આપડે નીકળ્યું ના હોય તો એ કાલી કરો બી રી ખાલી કરે મારે છોકરો ધોવાતો દેખ ના ગોપાદે પાટા થા ડાયા થા નહીં ગેરા તો ડાયા લાગતા થા કે નહીં એકલા તો પેલે મારા તેહી ના આયા થા હે અને મારા તેરા ગઈ આયા થા નહીં અને ગેરા તો માતે કંઈ દે થા કે સે લઈ ગો જઈ ડળામાં નદીમાં થા શેર કે ગયા જાય કે તેન વે પાછળ હતા તોથી હોકાતા તો થા રહેતા ભગવાન વાત કરે છે તો તો પછી હું આપડે આ કોણ વાત કરે છે જન થી કહ્યું કે આપડે વાત કરે છે વાણી પેઠી શરીર ની અમૃત નો ભેગા થયા છે આ વાણી કેવી છે ઇફેક્ટિવ બધું થયો મજા આવે છે ઘડી નથી આવતી ને આખી રાતે નાના પીડે સુખ સુખ ચેમ્પર બાળક છે ટેમ્પોરરી જ છે બાળકરી છે ના પણ સુખાઈ ટેમ્પરરી છે ને બધા મળે એ આપીશું તમને મોટો એ છે કેટલા જાય કેટલા ને તમે હિમાલય માં જઈ શકે હિમાલય માં કેટલા જઈ શકે ના હિમાલય માં જાય એને ના મળે હિમાલય માં જશે તો ઘણા બધા જાનવર થાય ને બધા પણ એમ બીજો કોઈ ભે નથી કારણ કે અજ્ઞાનતા જાનવરો ને છે ને મનુષ્ય છે એ અજ્ઞાનતા જાય તારેન્ટ સુખ મળે અજ્ઞાનતા જાય નહીં કાપ્યું બધું બટકવાના સાધન બધા હમ વાર કર્યા કર્યા બધું છોડ્યું ને હમ એકલું રહ્યું બધું થયું હમ છોડી દે બીજું નહીં જોડતા ગુલાબી હમ છૂટી ગયું કેવા જાય આમ છોડવું છે કે ઊંઘ ના આવે ત્યારે તમારે શક્તિ ખબર પડશે નહીં ઊંઘ ના આવે તારે ખબર પડે ના આપડી શક્તિ હતી કે નહીં ઊંઘાની શક્તિ આપડી છે બીજા કોઈ ધંધા સત્તા આપડામાં નઈ તો સત્તા કઈ છે મને કહો જયંતિ જાય કઈ સત્તા છે કુદરતી છે એ ઘણા ઘણા વખતે પણ એટ છોકરું હતું દસ હજાર હોય સત્તા જાણવા જે તમારી સત્તા કઈ છે જાણતા ને એ જાણવાનું છે બધું આપડી સત્તા કઈ છે આ પાર્થિવ સત્તા પાર્થિવ સત્તા મારી સત્તા ન્યા કર્યું કઈ એ ભાઈ ગયો જેમ ના કહેવાય તમે ના કરી દેવો છે હિમાલય ના જાય જયારે હિંગ ગયેલો હોય બે મુક્ત પુરુષો એ ધોયા હિમાલય માં અને તરવતા ભસ્તી પણ સમજાણ વગર શું કરી આ બધા